બાકી એમને કઈ બાકી રાખ્યું નથી કોઈ વસ્તુ બીજા ધર્મ ભરાય બતાડ્યું તો પછી એમને બતાડ્યા કરે જ ને બધું બતાડ્યું પણ પુસ્તકો પુસ્તકો ના હોય ભેગા ના થયા હોય શું જેનાથી ઉત્પન્ન થયું જેમાં લઈ પામે તે વસ્તુ ક્યાંથી ઉત્પન્ન થયું આ તો આત્મા છે ને થોડા ઉત્પન્ન થયું ને તો ઉત્પન્ન જ ના થયું ક્યાંથી ઉત્પન્ન થયું થાય ને આત્મા ઉત્પન્ન ઉત્પન્ન બને કે આત્મા સનાતન વસ્તુ કે છે જો આત્મા સનાતન વસ્તુ હોય તો એને આ વળગડા ક્યાંથી આવ્યા આ વળગડા ક્યાંથી આવ્યા અહીંયા આત્મા સનાતન છે કર્મ નામ થી લાગુ પડે ક્યાંથી લાગુ પડે એની કર્મ લાગુ ક્યારેક તો હશે ને કઈક લાગુ પડ્યા કર્મ લાગુ પડે ને આ કર્મ ની ચાલુ છે કર્મ લોક વાત છે એ તો વાત છે કર્મ લાગુ પડ્યા તો પછી આપણા જોઈ શુદ્ધ છે તો પછી ક્યાંથી આવી શરૂઆત ક્યારેક થઈ આ શરૂઆત થઈ હતી શરૂઆત કઈ થયું જ નથી આવું પછી બન્યું જ નથી આ તો પછી લોકો ની માન્યતા છે કે આ આવું કઈ ગયું ના આવશે એક ભાવ બીજો બહુ બીજો બહુ શા માટે કરે છે ભાવ નો સવાલ નહીં ભાવ શા માટે કરવો પડશે સવાલ શું કિસ્તુ આત્મા દરેક અવસ્તારમાં અવસ્થામાં શુદ્ધ જ હોય છે આત્મા શુદ્ધ હોય છે પછી આપડે માંગીશ દુઃખ જ નથી દાદા આત્મા મોક્ષ જાય તો શુદ્ધ હોય છે અને અત્યારે દુઃખ નથી કેદારે દુઃખ નથી મગમાં દુઃખ નથી ને અત્યારે દુઃખ જયારે ઉત્પન્ન થયું કરે યારે દુઃખ ઉત્પન્ન થયું જ નથી ત્યારે શુદ્ધ હતો જયારે ઉત્પન્ન થયું આપના ત્યારે શુદ્ધ હતો ઉત્પન્ન થયું જ નથી કાયમ ની વસ્તુ છે આ જગત કાયમી વસ્તુ બનેલું છે આત્મા વસ્તુ છે અને અનાત્માગદ ના કરે બુદ્ધિ બુદ્ધિ ના જાય એ જ્ઞાન થી બુદ્ધિ થી ના જાય મદદ માં બુદ્ધિ એ હોય ને આત્મા તો જ્ઞાન સ્વરૂપ થાય દાદા ખેત્રી ભાઈ મને હું સમજુ છું કે તમારે ખેત્રી આત્મા ને આગળ કેવી રીતે આત્મા ફૂતગઢ અને આત્મા બંને જુદા જુદા છે હજુ બન્યું નથી આ તો લોકો ને એમ લાગ્યું મને વળગ્યું એવો કલ્પે એવો થઈ જાય આત્મા કેવું બરોબર છે એમ લાગ્યું મને વળગ્યું નથી કલ્પના કરના કોણ દાદા જાણો જોઈએ જાણીએ એટલે છૂટો થાય ને જણ જાણીએ એટલે ભેગું રહે ના જાણ્યા ત્રણ પંચાતું પંચા દેખાય છે બધું જ્ઞાન થાય એટલે કશું જ નથી કલ્પના કોને કરી કલ્પના એટલે અહંકાર અહંકાર આ બધો અહંકાર અહંકાર ઉભો થઈ ગયો છે ના ચેતન એ તો અહંકાર વસ્તુ છે એ તો ચેતન ને લીધે આપડે જેમ અહિયાં આગળ રેકોર્ડ બોલે ને એવું અહંકાર કરવા રૂપ છે ચેતન ના પ્રકાશ થી ચૈતન્ય ભાવ ને પામી ગયો છે છતાં એ જળ નથી એ ચેતન છે પણ અહંકાર ના એવો ચેતન નથી તો કેવું છે ભમેડો જેમાં ભમેડો ભર છે ચેતન ભાઈ બતાવી દઈ અહંકાર ખાતો જળ હોય તો બતાવે નઈ ના ગમેડો જેવો ચેતન ગમેડો જે ચેતન હોય દેખાય છે કરતો કરતો એમાં એનું કશું નથી તો છે એ આત્મા ની આત્મા ની સામીપી ભાવ ની શક્તિ ઉત્પન્ન થઈ છે ડાક્ટર ને સાહેબ મને બતાવ્યો છે હું આ ડાક્ટર બાપ મરી ગયા અને બહેન મરી ગયા એ તને શું બતાવાના બતાવ્યો છે ક્યાંય ના ક્યાંય લોકો આત્મા ને ભગવા ને મરવાનો ભોગ થયો ને એનું નામ શું કરે રાગદાડ ભો જાતું જશે નથી ને અત્યારે મને અહંકાર નથી ભાઈ મને કદાચ લાગતો નથી તો રાગ ને રાગ છે બધા હે રાગ ને બધા રાગ જ છે રાગ જેમ અહંકાર ને અહંકાર જ છે તો એને ભય સાનો અને રાગ છે એને ભય કેમ નહી હા એ અમ પેલા લોકસિમભાગ ના થાય તો આંગળી ખાય એટલે પેલા હો આ શું થઈ ગયું આ નવી જાત નું છે લોક સંભાગણી હજાય આ લોકો ખેતા આકર્ષણ થાય એવા આકર્ષણ લોક ગુણ ઉત્પન્ન થાય છે અને પોતે મારા હું ખેતી એટલે તું શીખી ખેડૂતો મોટો શરીરમાં શરીર હોવાથી ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન થાય છે તેનાથી બધું આખું એ થયેલું એટલે બધું આકર્ષણ વસ્તુઓનું આકર્ષણ હોય છે અમુક જ પ્રત્યે બધા પ્રત્યે નઈ અમુક જ પ્રત્યે આ છો એ તો એમાં તો ખુબ ઉગાડું પૂછે વસ્તુ જ નથી ભાઈ અહંકાર છે હા એ તો એ અહંકાર છે માટે નઈ તો અહંકાર છે એના માટે પણ એ અહંકાર જેમ આપડે અહીંથી અહીં બોરવલી ગયા હોય સત્સંગ માટે પાછો જતો અહંકાર પસંદ ઓકે અહંકાર ઉતરતો અહંકાર પાછો જેટલો જેટલો ક્ષમતા ભાવ નો થાય એટલો ઉઘાડ ઉત્પન્ન થાય એટલે ધ્યાન ધ્યા એટલું એટલું અદવાળું દેખાતું જાય સંપૂર્ણ ક્ષમતા થઈ જાય એટલે પૂર્ણ ઉઘાડ થઈ જાય અહંકાર અંધારામાં છે निश्चे चेतन, चेतन ये चेतन। आ, चेतन। ए, आत्मा पर्याय केव आत्मा नजीक आरोपन आरोपन है एट्ले अपना चेतन है आरोप आरोप नई आप बोलीये થાય એવું બધું આરોપણ છે પુરાણ કર્યું કે ગરમ થયા વગર એની એવું પણ દાદા આત્મા હાજરી થી ચેતન ઉત્પન્ન થાય છે ને તો જ થાય ને છે તો જ થાય છે ને નહિ તો પછી બને હા નહિ તો થાય જ નહીં तो कश्मी है तो आत्मा अलग से हाजरी छेतन नगत मेतनगढ़ धर्मस्थिकाय अधर्मास्थिकाय छ वस्तु कायम नीचे नहीं उत्पन्न ना ક્યારે વર્ગણ થયું એ કેવા નથી ને કાયમ ની ચીજો ને શું થયું આ કાયમ ચીજો પછી પરિવર્તન છે નિરંતર પરિવર્તન પામે સંસાર એટલે સમસરણ નિરંતર પરિવર્તન પામે કરે દરેક વસ્તુ એની અવસ્થાઓ ઉભી થાય છે આ અવસ્થાઓ દેખાય છે બીજી અવસ્થાઓ બધી વિનાશી છે બધી આ બધી અવસ્થા જગત આખું જોઈ રહ્યું છે અવસ્થાઓ જોઈ રહી છે અને અવસ્થાઓ માત્ર વિનાશી છે बने अलग रहे कोई तत्व बीजा तत्व भरत नहीं भेगा अवस्था उत्पन्न भेगा अवस्था उत्पन्न તત્વ તો બધા અલગ જ રહેવાના ને એમના એમના ભાઈ તારે અલગ છે એમના ગુરુદોષો અલગ રહેર માં અસ્તો અલગ છે એમના ગુરુદોષો અલગ જ હોય બધું અલગ સ્વતંત્ર ગુણ દોષો અલગ દોષો જેમ જેમ પાંચ વાગે દેખાતો હોય તોરાયણ દેખાતો બંધ થાય દેખાતા નથી વાદળ આવ્યું એટલે વાદળ આવ્યું નથી વાદળ આવ્યું એટલે દેખાતા નથી પછી વાદળ આવ્યું તો સૂર્યનારાયણ દેખાતા નથી એ પછી વાદળ બે મિનિટ પછી જોયે છે વાદળ વાદળ ની અંદર લાલ કુડાળ દેખાય છે વાદળ ઝાડું હતું ભાડું હતું ઓછું થયું પાતળું થયું પાતળું થયું દેખાયું એના પરમાણુ મિક્સ થાય એટલે લાલ થયું હા એ બધું એના પાછા લાલ સત્તર બધા દેખાય હા ભાઈ કે છે આ કોણે બનાવ્યું છે તારા બાપે કોઈ બનાવનાર થી આ બધું ભેગું થાય એનું મિશ્રણ થઈ લાવી સરકમ સાહેબ આવી રીતે જગ્યા થાય જગ્યા દેખાય તું બળખું છું કે કોણે બનાવ્યું તારા બાપે કોઈ બનાવ્યું નથી સ્વાભાવિક વસ્તુ છે ના તદન્ડે ને એવું હોય ને તો તમારા માં એમ બાધાઓ રાખે ને કે આ દેહ જ્યાં છે જુઓ દેખાય અજ્ઞાનતા હોય કેવી રીતે આ બધું ચાલુ છે અજ્ઞાન દાદા તત્વો જે છે તત્વો પર વ્યવસ્થિત શક્તિ કઈ કાબુ ખરો વ્યવસ્થિત શક્તિ નો કાબુ એના પર કેવી રીતે શક્તિ લાભો નથી પાટણી નહીં લાગુ વ્યવસ્થિત જાણવા માટે કઉ છું વ્યવસ્થિત એમને કઈ પડેલું નથી પોતા દિવાળી હોય ને શું ઓળી થઈ ગયું એ બધું આવી ગયું કોઈ કોઈ તાબેત નથી બધું સ્વતંત્ર છે એમાં પરમાત્મા છે ચેતન છે છતાં એ બીજા એને ગોઠતા નથી પરમાત્મા શું કે અમે જુદા એ છ ત પેલા આ છ તત્વ મૂળ છે મૂળ તત્વ તો તત્વો કાયમ ના જ છે તો આ જે આત્માનુષ્ય જીવ છે જેટલા જે કે જીવો છે એ ક્યાંથી જ નથી બધા જે બધા જીવન તો ક્યાં અવસ્થા તો પેલી સૂરડી વ્યવસ્થા કહીએ ની સૂરડી વ્યવસ્થા કહીએ ની જીવની કશું સુર્ય આ બંધાયેલો ક્યાં સુધી લાગ્યું છે હંકારી બંધન પણ આ પુડાણ ની અંદર મોક્ષ નઈ મોક્ષ નઈ જગ્યા બીજી હા તો પછી ત્યાં કેમ મી જાય પછી ત્યાં કેવી રીતે મારે કજું કરવું ના પડે સ્વભાવ થી આ બધા કર્મ સુધે આત્મા નો સ્વભાવી ગયો છે ભૂતગલ એના અધોગામી કરે છે ભૂતગલ વર્ગી ને એમ જાય છે બે ના જઘના માં જયારે એનું ભૂતકાળ નો ભાવ તૂટી જાય છે સ્વરૂપ હતો સ્વરૂપ થઈ ગયું આ તો આપડા મન માં એ તત્વ ના સાયથી એ મોક્ષ માં જીવ શકે ધર્માત્વી કાય ના તત્વ સાયથી એ મોક્ષ માં જીવ હા એ સહાયક છે સહાયક છે કેટલી વસ્તુ વિકલ્પો કેટલા બધા ત્યાર પછી કોઈ પૂછે વિકલ્પો કેટલા બધા હશે એની કોઈ લિમિટ વિ અનલિમિટેડ વસ્તુ જ આ જગત માં નથી કોઈ અનલિમિટેડ વસ્તુ બધી લિમિટ વાળી બધી લિમિટ વાળી ના હોતતા તો કોઈ પહોંચી જ ના શકે રાત જ ના પછી બધું લિમિટ વાળી આ લિમિટ વાળી છે એ રીતે આપડે બધા થાય બધા મોફ મળ્યો કહ્યું તો પછી ક્યાંથી આવ્યું આપે કહ્યું ને કે જગત માં બધું લિમિટ વાળું છે અનલિમિટેડ કશું નથી તો પછી અનંત શબ્દ આવ્યો તે ક્યાંથી આવ્યો અનંત શું લે તમને સમજાવા માટે એ લોકો છવાની જરૂર નથી આ તો તમને તમારું ભંગ કરાવવા માટે શું તમે કેવા છો જે પોતા એમને કઈ જાણવાનું હોય ને આ તો બેભાન થયેલો હોય તેને ભણ કરાવવાનું હા તો આ માણસો બધા સરખા હોય ને એ બધું સરખું ના હોત કોઈ નસાઈ પદ હોય કોઈ નારાસિંગ પદ હોય કોઈ હોય હા નહી હા તમે અનલિમિટેડ હતો ને તો આ માણસ આપડે ત્યાં તો એ બીજી બીજા બ્રહ્માંડો ગ્રાહક છે આપણા જવા માણસો હશે દાદા એમાં આપડા જવા જ બે પગ બે હાથ બીજા બ્રહ્માંડો માં આપણા જેવા જીવો હશે જીવો આપણા જેવું ચાજી જીવો ના પ્રકારના હોય છે કે કેટલાક જીવો હોય છે કે જે ભોગવવા માટે જન્મ્યા હોય કે ભોગવવા માટે બરોબર અને કેટલાક કર્મ બાંધવા માટે મોક્ષ જવા માટે કર્મ બંધતા હોય એટલે દરેક પ્રકારના આત્મા મનુષ્યો હોય બરોબર બીજા બ્રહ્માંડો જ છે અનંત બ્રહ્માંડો છે એટલે બધા આપડે આપડા જેવું છે આપડા જેવું જ છે માણસ માં ફેર ને આપડા જેવું ફક્ત ભાવ માં ફેર ભાવ માં ફેર પથાર માણસો ના હવા આવા ભાવ ના હોય આપડે જુદું હોય વાત જુદી જુદું કરે જુદું બધું કરીએ તો એવું ના હોય ચોથા એટલે દરેક ભાવ જુદા ત્યાં આગળ તીર્થન કર્યો હોય કેવું અહીં તીર્થન કરેલ નથી આ ભાવિ ક્ષેત્ર કઈ જગા ને આવ્યું એ મને લાગે માથેરા થોડેક ચેટે છે હવે સાત માત્ર લઈ ગઈ જવાનું એ તો અરે તો કલ્પના નું તો એવું થાય ને આપડે શું એમાં રાત્રે પૂર્વ મત વાડે રાત્રે જાણો મનનો શીત નો સ્વભાવ કેવો છે જે દિશા કઈ તે દિશા રાતે આપણે આત્મા સ્વરૂપ થઈ રહ્યું એટલે એની મહેનત છે મોક્ષ માવી દેવાનું ચેડવા આવે આપડે કઈ નથી આવત ના પણ હવે તમને બીજે ક્યાં મકાય માવી દેખાય કામ ના નથી એને લાયક થઈ ગયા પોતાના સ્વભાવ જીવ નો સ્વભાવ તો સુ નઈ ને બે ભૂખ્યું મન હારું એક પૂરો નાખ્યો તમે જોયેલું ભૂખ્યું મન કરી ભૂખ્યું મન હોય ને તે ઠેવાણા થાય ધરેલા મન ની ભૂખ આવી ચડાયે ની તો પછી ધરેલા મન ની ભૂખ નીકળ્યા કરે આ જો કરું માથા ફોડ કરવાની છે આત્મા જાણવાનો છે જાણવા નથમાં हाजर थत एक हाजर थो ये बात नक्की है सामो आई अपन हाजर देव बन आगे आए तो ऋषभदेव हत्या बनो बनो सी रीते काम का समझवा जरूर